રંગ લાગે આપણને આમ તો કાન માં રે કોઈ સિનેમા નું પદ ગાય ને આપડે નવ કરવું ન કરવો અને નમસ્કાર વિધિ સ્થિરતા હોય તો ચાર થઈ ગયું પછી વખત રહી જાય ત્યાં ભૂલી જતા એટલે પછી પ્રતિક્રમ કરવા શું માણસ નહી હોય તે રાતે સંભાળી ને પછી દાડાના પ્રક્રમ કરવાનો અને આખી રાત હોય તે સંભાળી અને હવારમાં પ્રતિક્રમ કરવાનું તે દાડાના કરેલા બેસી રાત ના પહેલા પ્રતિબંધ કર્યા કરતા નામે બે સમજાવી અને તે પાછું કરે છે કેવું માસગી ભાષાનું તે કમજાય નહીં કરે એને સમજાવ્યું અંગ્રેજી આપડે કહીએ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 ભાવના હોય છે માહિતી પણ દાદા આમાં શું લખ્યું છે એ સમજ વગર ભાવના કેવી રીતે એવું છે ને આમ તો બધું ગુજરાતી પૂછે પૂરા ના હશે એમાં તમે પૂરા સમજતા હોય તે તમે અધૂરો રમસતા હોય તમે તો આવી ભાષામાં શીખવાડો ફરી પાડવા તમારી ભાષા શું શીખવાડવું એમ ક્યારે એ ના કે સમજવા એ ગુનેગાર નથી ગિલતી નથી ના ગિલ્ટી નહી એ બીજા ને પણ એમ કે તમારે પણ સમજવાની જરૂર નથી વાંચ્યા કરો એમ બધું એને ભૂલ્યું એની ભૂલ્યું અમારી વાણી પણ આવી ભગવાન ને શુદ્ધાત્મા માં શું ફરક છે ભગવાન અને બે ની બાર છે એટલે તમારા આત્મા છે બે થી જૂને રૂપિયા વર્તે છે અને પોતા પણ પોતા પણ એ તમારો આત્મા પોતા પણ અમારું કે સિદ્ધાર્થમાં શ્રીમંત કયું જ્ઞાની પુરુષ ને અમે જેની ભજના કરી છે જ્ઞાની પુરુષ ને તો એને કોઈ જાતની સલાહ ના હોય કોઈ જાતનું છે તેવ નથી ગારવતા નથી ગર્વ નથી ગારવતા નથી ગર્વ નથી ગારવતા નથી પોતા પણ નથી અંતર નથી એવી આશ્ચર્ય ની પ્રતિમા બીજા બધા વખતે ગુણવ આયા વખતે પોતા પણ ના જાય નઈ દાદા આ દાદા ભગવાન નાની પુરુષ ને કહો છો કે આત્મા ને કહો છો શુદ્ધાત્મા પુરુષ છે શું કરે જ્ઞાની પૂછ અધુરા હોય અધૂરા હોય એક ડિગ્રી બે ડિગ્રી અને દાદા ભગવાન તો પૂર્ણ થશે એજ શુદ્ધાત્મા એજ મહાવીર એજ બધું જે ગણતરી પૂર્ણ થશે પછી મેલા એક વખત સત્સંગ હતો ને ત્યાં જ મળેલા કોણ દેશમાં તો બધા મોડે તો બધા વાર બોલે બધા મોડે બોલાતા મજા આવે ને એટલે આખી ચરણ વિધિ એક જણ બોલે બીજા બધા પાછળ બોલે પછી બોલે પછી પેલું બોલે પછી બોલે બોલે એની ઉપર એક ચોપડી વેખાય કરવા જેવું અને આ બધું આ જેટલું કરો છો ને એ ધીમે ધીમે બધા મોડે આવ્યા હોય કંટાળા ચોપડી ના હોય તો આપડે આપી મે લાંબો શુક્રવારે જ રાખવો પડશે આટલો જ આપડો આ ઉપર નો ફરક આટલો છે એ આપણા પ્રશ્નો બધા પછી આ સારું કરવું તો પ્રશ્ન થઈ જાય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 વિકલ્પો છે ખોટા ના કહેવાય વિકલ્પ ખોટું કેવાય વિકલ્પ ખોટું કેવું એ ગુનો પણ વિકલ્પો છે એનો આપડે હેલ્પફુલ ના કોઈ પણ વસ્તુ નો અર્થ શબ્દ હોય પાછો પાછો એનો અર્થ હોય તેનો અર્થ હોય એનો અર્થ હોય એના અર્થ નીકળતા નીકળતા નીકળતા ત્યારે પરમાર્થ પોતે પરમાર્થ આત્મા એટલે છેલ્લો અર્થ નો આત્મા હોવો જોઈએ એવું આ ઓમ નો અર્થ શું છે બહુ જાતના અર્થ કરેલા નમો હરિહ નમો શ્રદ્ધા નવા નમો લોહી નમસ્કાર ને ભેગા બોલવા માટે ઓમ શબ્દ મૂકેલો બસું બોલશો તો ચાલશું પહોંચી જશે ત્યાં ત્યાં આટલા જ પુરુષો હોમ સ્વરૂપ છે આટલા જ પુરુષો ઓમ સ્વરૂપ છે તે ઓમ સ્વરૂપ બોલશું તો બધાને પહોંચી મૂળ વરસાદ એટલું એમ કુદરું પાડ્યું જુદું તમારું જુદું આ મધ્યદ વાળા હા એમાં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 પછી કપડું કપડું હોય તો આટલું બધું નહીં બાકી એનું કારણ શું દાદા શિવ શબ્દ કેમ આટલું કેમ શિવ શબ્દ ના આવે એવું કે વૈષ્ણવ વાળા જાય નહીં એ બધા અત્યારે એવું એને છે હિન્દુસ્તાન ના કે બધા ગેટવા જ છે કારણ કે કોણ કે બસ પોતાના બૈરી છોકરા જમીન જાય ધંધારો જાય એમ જ મસ્ત પેલા કઈ પડે ના હોય મધ્યમ કે અત્યાર વિચારકો થાય ને તો આવી વાત ના ફળાય વાત તો હભળીને હોય ને કરોડ અવતાવી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 ખોટું છોડો અને સારું કરો એને ધન ઠી કે સારામાં બધું આવી ગયું ખરાબમાં બધું આવી ગયું અને સારામાં એટલું જ ક્યાં નથી સારું કરો એવું જ ખોટું છોડી દો કેટલા બે શબ્દમાં છે એ બે શબ્દમાં આખા બધા શાસ્ત્રો મૂક્યા સારું કરો અને ધર્મ ખોટું કરો તો અધર્મ અધર્મ નું ફળ પાપ અને સારું કરો પુષ્ટ ફોન થી તમને જગતના સુખો મળશે ભૌતિક અને પાપથી જગતના દુખો મળશે તો ફોનિક ફોન હશે તો સંત પુરુષ આ ઊંચા પુરુષ મળી છે અને તે આપણે આગળ વધારશીએ કોકરાનો પણ એને ધર્મ ને જ આપણા લોકો પોતાનું એ માનસ મુખ્ય નથી પૂર્ણ કરાય છે પાપ કરાય છે તે અહંકાર કરીને કરાય છે પૂર્ણ કરાય તે અહંકાર કરી અહંકારી એ જ એ જ ધર્મ છે એ ક્યારે સમજાય કેટલી રીતે જાય ત્યારે અહંકાર ધર્મ છે હું જુદો આ જુદો એ જ દે હા દે હા બધું ક્યારે શું એટલે કે પુણ્ય પાપ દેવ હે છે એવું કહી દે શું બોલે છે પુણ્યાચાર પાપાચાર બધી ભાંતિ છે ચૂટેવો કૂટેવો બધી ભ્રાંતિ છે અને એને આ લોકો ધર્મ કયો એ ધર્મ માં આખા લોકો રાખવા ફરશે પણ તે અમારે તે તો બોલનારા રહેતા હોય તો રહેલું કરે તો એનાથી ભૌતિક સુખો શાંતિ હોય પણ તે દેખાતી નથી આ તો અહીંયા આગળ તો પુણ્ય પાપ ને હેરે હેજ છોડી દીધો ને આપણે તો ડિસ્ચાર્જ મૂકી દીધા શું લોકો પાછો ભૂલા પાડના રહે ભૂલો પડેલો બીજા ભૂલો પાડે વગેરે જોડે ફરી આમ તો જગત બા લોકો શું પ્રયત્ન કરી રહ્યા છે જગત ભૂલવા માટે શ્રીમદયાત્રુ કહ્યું કે આ જગત એક કલાક પણ વિસ્મત થાય મોટું પેલી જઈને ધરાવું પડી પડે જે યાદ કરવું ના તે જ પેલું ધરાવું પડે જગત વિસ્મત થાય તો મને શાંતિ થાય શાંતિ કેમ થાય એટલે લોકો એકાગ્ર થવા માટે જ્યાં ચર્ચા ધ્યાન કરે બીજને કરે જપય કરે એકાગ્ર થાય પાછું આપડે તો જગત ભૂલાયું હોય તો પેરું આવ્યું પેવું હોય ત્યાં જગત ના હોય જગત હોય ત્યાં ના હોય કેટલું બધું મોટો નકશો જગત નો નકશો કેવું તેનું પેહર થઈ જાય ઓછું ડ્રોઈંગ કર્યું છે હે મોટું ડ્રોઈંગ ડ્રોઈંગ ડિઝાઇન ડિઝાઇન ભૂલાય નઈ આ તો આપણું અક્રમ વિજ્ઞાન છે શ્રીમદ રાતું એક કલાક જગત ને બહુ કઠિન ક્રમ તો જ્ઞાનીપુરી હસીમાં તો બધું વિસ્મત થઈ જાય યાદ જ ના આવે એમ કરતી જાય શક્તિ વધી જાય કારણ કે જે ઊંધા રસ્તે વપરાવે નઈ એ જાય ની ત્રીજે રસ્તે મે સફળ સાંભળ્યું છે ને બઉ મજુ ઊંડા બોલ થયા નહી મૂળો બહુ બધા ઊંડા ન થવા મળ્યો અમે જેમ જેમ મારે થાય મૂળો ઉડા ન થાય બેઠેલા કોઈ દેહ યોગ લઈને બેઠેલો એ દેહ એને સંયમ માં રાખવા મનો યોગ લઈને બેઠો જપ યોગ લઈને બેઠો કામ કરતા કરતા કોઈ રાતના યોગ પામી છે એમ માને એમ સીધો જ રાત યોગ આપડે યોગ જ કરે સીધો હાથ યોગ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 બહાર નીકળવું પાડ્યું હશે હોય નામ પાડ્યું હશે તમને શું લાગે તમે ખરેખર કોણ છો નામ નથી અસ્તિત્વ છે જે કોઈ જરૂર અસ્તિત્વ હોય તેનાથી કઈ નથી એવું ના ભૂલાય અસ્તિત્વ છે નામ જોડે નઈ તમે ખરેખર છો પણ તમે શું છો એ જાણવાની મનુષ્ય મનુષ્ય છે મનુષ્ય મનુષ્ય કોણ છો બોડી તો તમારી જ છે તમે એના માલિક છો આ બોડી તમારી જ છે તમે માલિક છો તમે આ દેહ માલિક છો મન ના માલિક છો બુદ્ધિ ના માલિક છો અહંકાર ના માલિક છો એવો તમે કોણ ખબર ખબર નથી ઉપાધિ ઉપાધિ રૂપ ના લાગે એટલે પછી સુ આપડે ઉપાધિ હોય તે ઉપાધિ આપણે લાગે નહી લાગે છે તે પોતે હું કોણ છું જાણતો નથી જાવિત બોશેરે દા હોય જહેતે દાને કેતુ જનહાર બટે કિયે છે નહીં નસી બરાશે ના પ્રિગરે છે કેમે છે કેમે છે બોતે વાતચીત માં દરેક ની દ્રષ્ટિ જુદી બધે ના હોય ફેમિલી કોણ નામ કઈ એકતા હોય દરેક પોતાની સ્વતંત્ર વિચારવાની શક્તિ તો હોવી જોઈએ ને ઓડિશા ક્યાં નહીં વિચારતો સ્વતંત્ર સ્વતંત્ર ક્યાં નહી બતાવતો બતાવીશું ખબર પડી જાય સફર થવું પડે સાચો હોય તો અહી આ ઘરમાં જ ડખો કરે આપડા ક્યાંક જો ડખો નહીં કરવો તો કરે એટલે મયુમય આ ના થાય તો બઉ તમને ના સારું લાગે બે દિવસ ના થયું હોય તો બઉ સારું કરી સારું ના લાગે જરૂરી ઓકે જે કોઈ કે બધું માની લેવાની જરૂરિયાત થઈ એમ કે કોઈ આપડ ને કેવાની સ્વતંત્રતા છે દરેક ને કેવાની દરેક ને સ્વતંત્રતા બોલે એ કે આપડે માલનું નામા આપડે કહીએ આમ તો એક બીજા ને ખુબ જ મેળ છે પણ મંતવ્ય તો દરેક ના જુદા હોય ને પેલે આપડે કર્યું હોય તો શું કરું હિન્દુસ્તાન માં પચાસ હોય હાથ માણસ છોકરાઓ મારી પાસે આવ્યા એ ભણેલા બધા એન્જિનિયર થયેલા સારી મને કે મારે તમારી પાસે જ રહેવું છે મારી પાસે વધુ થાય ને બહુ છોકરીઓ લગ્ન કરવું નથી કેમ ભાઈ શું છે લગ્ન કરવામાં જવાન ઉમર છે લગ્ન કરવું જોઈએ કે ના કરવું જોઈએ તમને આટલી નાની મનમાં અમારે ફાધર જોયું અમે મન પણ નથી અત્યારે ફાધર મદન ને જોવા જવા જ કર્યું કે સુખ નથી એવું અમને અનુભવ માં આવ્યું સુખ નથી પપ્પા નહીં ચાચી જો કામ કરતા હતા એટલે મમ્મી ને પપ્પા એ જવાબદાર છે એટલે નહીં આપણે મોટો કરવાનો થાય એટલું આપડે છોકરા સુધરત શું કહે છે ફેમિલી સાથે રહેને છોકરાઓ સુધરે જ છે ને ફેમિલી જોડે રહીને છોકરાઓ સુધરે જ છે ને તો કે સુધરતા પ્રોબ્લેમ ના થાય તમે તો પ્રોબ્લેમ થાય બરાબર તો આ પ્રોબ્લેમ થાને પ્રોબ્લેમ કોને પ્રોબ્લેમ છે ના પડતા છે આમ ડેકોરેશન કરીને કરો ને તમે ઢાંકી રાખો છો સારું નહીં એ બીજા ની લાગણી ને સત્ય તમને કેવું લાગે તમને કેવું લાગે એવું કે ભાઈ મારા ફાદુ ની વાઈ તો સત્ય તો કરું સત્ય તો છે એજ કે છે કેવા પ્રકારે કહ્યું છે જાનવરો બચો હોય ને આપડે ઇન્ડિયન છે આર્ય સંસ્કૃતિ ના છે સંસ્કૃતિ તો આપડી સારી ઊંચી નહિ નહી બરોબર તમને ઠીક ના લાગે નહિ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 કારણ કે આ બધી છે એટલે તપાસ કરે કે આ અથડામણ સાતી હતી ખોટી હતી તેને કાઢી નાખે બુદ્ધિ નું એડજસ્ટમેન્ટ ઘડી ખાઈ થઈ જવું કે ઉત્તમ કે તમે તમે ચાખો તો હજી ધીરે ના રહેવું જોઈએ એવું આપણું ઈચ્છા જીવન જીવતા તો આવડવું જોઈએ બીજું બધું આવડ્યું મને એટિકેટ માં રહેતા ના આવડ્યું હું સ્વ સ્વ પ્રકાશક છું એટલે તો સમજાવે ભાઈ પૂછે છે હું સ્વ પ્રકાશક છું જાણું છું બુદ્ધિ શું થઈ ગઈ ત્યાં જાણું અને બહાર ની વસ્તુઓ છે ખરાબ થઈ ગઈ છે ત્યારે જાણું છું બધી બહાર જાણું છું ને અંદર જાણું છું એટલે દ્રશ્ય ને જાણું છું અને દ્રષ્ટાને પણ જાણશું શું કેવો સ્વપર પ્રકાશે એવો હું આત્મા એટલે મને આ બારની ચીજો ને ખબર છે કે આ શું છે શું નહીં અને જ્યાં સુધી આત્મા થાય નઈ ત્યાં સુધી પર પ્રકાશેક હોય કેવું હોય પોતાની વસ્તુને ના લે નહીં સ્વને જોઈ શકાય પર ને જો બહાર નહી ને બે ને બે ને ક્યારે પોતે દ્રષ્ટન જ્ઞાતા પર રાજા પડી ગયું છે આથી સલા છે બધા સુધર્યું છે ને સહી બે દાળા બાળા આપીને નાખ્યા લઈએ તેને વાયા લઈએ પછી પાણી છતું હોય તારું કામ નીંદુ હોય તારું કામ નીંદુ ખાય છે પણ આપણે એટલે બીજા બીજા થોડા નકાવ નીકળ્યા થાય તો કાઢી નાખે આપડા એટલે પેલા છોકરાનું પોષણ થોડાનું પોષણ ભરે નહી તો બીજા થોડા પી જાય પછી પેલા ના પોષણ ભરે ગુલાબી જાય નીંદ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 આ પ્રકારે સીધું ભાષાઓનું એટલે આપડે એવું કેતવું કે એ મુશ્કેલી નાખે તો મુશ્કેલી બી ના થાય એવી આપડે તૈયારી રાખવી જોઈએ છેલ્લી ઘડી રસ્તાઓ થશે ેતી ચાલી દઉં સારું ઘણા ખરજ બાબા બીમારીમાં થઈ જાય ને એટલે બધું રિપેર થઈ જાય સરસ થઈ જાય છે નહી તો હા આપડા બાવા એ અમીર ખાન બાબા એ તો આપડા ઉપદેશ હું મારે જ નહીં નહીં બરોબર હવે દહી થઈ ગયા હવે દાહી થઈ ગયું હાહી મારા બચ્ચા કેજી કે એ તો રાત્રે ઊંઘવાય નથી બે ડાયરી થઈ ગયા જગ્યા એ તો ગૌના લોટ ની લોક કહે છે ને ગરમી થાય ગવના લોટ ની થાય ને કિહુએ તો થાય ને એટલે પછી આજે બચી દો બાફરો થાય ના થાય કેહળવી પડે બાકી તો સમય ઘોચવાડો ના ઉભો થાય તારે સમજ્યા કેવાય કદી ઘોંચવાડો ઉભો ના થાય ત્યારે સમજાય કેવાય ભાઈ કોઈ દાળ ઘૂંચવાડો ઉભો ના થાય ત્યારે સમજ્યા થાય ઘોંચવાડે જગ્યા તો પાર કરી આવવાની આપણને એવું સારું ને તમારા થાય છે ગુજવા ના પણ ટેબલ લેન્ડ ઉપર કે હિલી પ્રદેશ માં ટેબલ પર ટેબલ પર નહીં હે ખોદિયે ટેબલ ઉપર કોઈ ડાળો નહીં કોઈ ડાળો ના ટેબલ લાઇન ટેબલ નહીં ટેબલ લાઇન ઓસ્ટે પ્લાટ いや ઇલી પ્રદેશ ઇલી હિલ ટેન વેલી ગુજરાત પ્રદેશ પર ટેબલ લાઇન ને એમાં ક્યાં તને એવું ગુછાળોવા થાય છે આ જીવન એટલે આ જીવન ગમે છે એકને આ જીવન નથી ગમતું એમાં ઉછાળો થાય ભારત સારું હતું ને અમેરિકા સારું નથી એમાં ઉછાળો થાય અને પેરા આયા હતા પહેલા અમેરિકા સારું લાગતું ઈન્ડિયા સારું લાગતું કે ખબર નહી પડે મને સારું લાગે છે ઠીક છે જી મને અમેરિકા ઇન્ડિયા માં છે તો નહી ધણીમાં હું ના થઈ જાય આ તો ઊંઘ નથી લાગતી